दादा भगवान ना सिम जय जयकार हो दादा भगवान ना सिंह जय जयकार हो दादा भगवान ना सिंह जय जयकार हो दादा भगवान सिंह जय जयकार हो दादा भगवान ना सिंह जय जयकार हो दादा भगवान ना सिंह जय जयकार हो બની શકે વ્યવહાર ના હરી લે વ્યવહારનો સ્વભાવ જ નથી એવું હરી લેવાનો સચિદ આનંદ સ્વરૂપ ને હરી લેવાનો સ્વભાવ છે વ્યવહારનો તને શું અરુણાબેન તમને શું લાગે દાદાજી હવે આપડે આજે જોયે છે ને આપડે પોતાનો બધી રીતે સંજોગો તો આવે ભાઈ છે એવું નહીં આખું એ તો માનવ સમાજનો એક છે જે આ ધારો જ છે નથી આવતો પણ આજે સાહેબે આજે સ્પેશિયલ ભસ્મગ્રહ છે કે છે એ તો નીકળી ગઈ ક્યાર નહીં બહુ સારો ટાઈમ થઈ ગયો ઘણા વર્ષો સો એક વર્ષ થઈ ગયા નહીં વ્યવહાર એટલે એટલે આજે જોઈએ છે ને પ્રગતિ જોઈ શકીએ છીએ આપણે ભારતમાં પ્રગતિ જોઈ શકીએ છીએ અને આ દેશો જેવો છે આ અને એનું સંસ્કૃતિ જેવી છે કે અહીંયા આગળ આપણે કંઈ કોઈની સ્પર્ધા કરીએ એવા નથી પરંતુ નાની થઈ ગઈ છે એટલું જ છે બીજું કશું નથી પણ પોતે પોતાની રીતે જીવી શકે એવી રીતે જીવવું પડે ને એને તો એને કંઈ બીજાની સરદામ પડે તો કોઈનું મેલ જોઈને આપણું જુબડું ક્યાં તોડી નાખીએ આપણે ના એ નહીં પણ એને સરખું સારું તો આનંદ વાળું બનાવી દઈએ બીજું કશું નહીં ચાલો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 સરખા થઈ જઈએ જાગેલા છીએ ને એ તો બને આવે જેવો જેવ એની એ હોય એ બધાને બને વહેલું મોડું સરખું પણ બને ખરું એ નક્કી આપણી તૈયારી હોવી જોઈએ કે મને મારી ભૂલ દેખાઈ જાય શું કહ્યું આજે જે બહાર દ્રષ્ટિ ફરતી એ ના ફળે અને મને મારું દેખાઈ જાય ભૂલ ભૂલ દેખાઈને પાછું આપણે એને ભૂલ ભૂલ ભૂલ ભૂલવાળું કયા કરીએ આ ઋષિને તો એ બ્યા જાય પાણીમાં પાછી એ તો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 બેટરી નવર રેડી બનાવી હતી એ લોકો એના કરતા આપણે થઈ જાય તો શું ખોટું હે એટલે પાર બાર પૂરવા જવું ના પડે સેલ એ તો લઈ ને જ આવેલો છે બધો પણ આપણી તૈયારી બિચારા પણ એના કરતા મને સવરૃ તમે સૌરા થયા છો જુઓ ને મને હમ કવિરાજ પદ માં લખે છે બહુ મજાનું જરા ગમતવારી ભાષા પદ છે મોટું તો મારા હું જુઓ કે આપણો પ્રમાદ છે એટલે આ આપડે ભૂતગલ જે આવ્યું છે ને આ કાળનું એ કાળમાં આપડે કોમન છે બધાને હોય પરંતુ એ પ્રમાદ ઓછો થતો જાય એ આપણી આપણું લક્ષ્ય હોવું જોઈએ જરા મને ના પોસાય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 માનવ ધર્મ બહુ મોટો કયો ઋષભ દાદાએ આ બધા મનુષ્યોને એ સમજાવ્યું ને દાદા ભગવાને આપણને પાંચ આજ્ઞા આપીને આપણને માનવ ઉત્કૃષ્ટ માનવ ધર્મ ધર્મ પાંચ આજ્ઞા આપી અને એ અંદરનું જીવન છે પાછું એને બહારને પાંચ ઇન્દ્રિયોને કંઈ લેવા દેવા નથી પણ એનાથી પાંચ ઇન્દ્રિયો સંયમનાવ બની ના શકે અને ખાસ કરીને જીભ માણી વાણી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 આપણે જ આપણું બોલીએ અને આપણા જ બોલીને આપણે પાછું એને વિરોધીએ એવું બધું થઈ જાય શબ્દમાં જાગ્રત રહેવું પડે છે આપણે જાગ્રત રહેવું પડે હવે આપણે લઈએ આજે થોડું બાકી છે બે વખતનું આજનું છે હમ હમ ઓગણીસ મે છે દાદા ભગવાનના સીમ જય જયકારો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 પણ તે વખત કરક કરીને આપણે પાસે સરખા થઈ જવાનું એટલું જ કરવાનું આપણાથી ભૂલ થઈ આપણામાં થઈ આપણે છીએ તો આપણે જોડે છીએ ને પાછા એની જોડે એને કરક કરનાર છીએ ને એ વસ્તુ એટલે પ્રતિક મને કહે છે ને આલો જ ના બધું એટલે પોતે પોતાની ભૂલ દેખાય તે હમ ચાલો એમનું આ થઈ ગયું ચાલો આ ધીરુભાઈ બાકી હતું નમો વિતરા દાદા ભગવાન સિમ જય જયકારો જય સચિદા આપે ત્રણ પ્રશ્ન ત્રણ પ્રશ્નો પૂછ્યા છે જોઈએ લઈએ પહેલો પ્રશ્ન છે મન વચનકાયાનો માલિકી ભાવ છૂટતો નથી રહ્યા કરે છે એ આ કારનો પ્રભાવ બંને કહ્યું એ જ પ્રમાણે છે એટલે વ્યવહારને વ્યવહારમાં જે મજબૂત થયા આપણે હા હું એ વ્યવહારીઓ હું એ પોતે એવા પાક્કાના પાયા કર્યા મજબૂત એ પાયા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 સમજાય રિવોલ્યુશન્સ રિવોલ્યુશન્સ બે હોય વ્યવહારના અને નિશ્ચયના પરંતુ વ્યવહાર જેટલો શુદ્ધો થાય એટલું પેલું નિશ્ચયના રિવોલ્યુશન કામ કરતા જતા જાય જોવા પડવું જરા સરખું થતું જાય સમજવું અને વ્યવહારના રિવોલ્યુશનમાં આપણી બુદ્ધિ છે તે જેટલી વિપરીતતા છે એ વિપરીતતા આખી નીકળતાં એની જગ્યાએ સમ્યકતા ઊભી થતી જતી જાય એ તૈયાર થતી જતી જાય એ આપણી વ્યવહાર શુદ્ધિ છે સમ્યકતા બુિ ખોટી છે જ નહીં કોઈ દળો પણ સમ્યક હોવી ઘટે આપણે જ આપણા જીવનમાં આપણને ગમે તે કઠિ બોધ આપે પણ કસોટી ભારે આવી ગઈ ન હોય તો તે વખતે જરા મૌન રહેવું જ પડે છે અને નીચા નમવું જ પડે છે આપણે આમ તો હકીકતમાં નીચા નમીને ચાલવામાં જ મજા છે આ કાળમાં તો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 માલિકી ભાવિસ્જ થી ભાવ છે ને આપડો એવો છે એના પાવર છે આપડે બંદૂક કોઈ ફોડે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 બેરવાનું મળ્યું તો વખત બહુ એ છે પાવરફુલ બંધારણ કેવી રીતે ઓપિનિયન થી વાણી થી બેઝિક આ છે જન્મ જ એનો થાય છે ત્યાં માલિકી ભાવ આરોપણમાં એલિગેશન કે અને આપણે વાત વાત પણ એકબીજાથી એકબીજા પર એલિગેશન તો પાર વગર ના થયા કરે છે આમ છે તેમ છે વ્યવહાર છે માણસો છે એકબીજાના વ્યવહાર જ ને આ વસ્તુ છે ફક્ત એની નૈયત જોઈ લે કે આની નૈયત બરોબર છે કે નહીં સંજોગો તો હોય બધા હોય પણ નૈયત જોઈ લો તમે બસ બીજું કશું ના જોશો મને તો આવું ધીરુભાઈ બરોબર છે ખ્યાલ આવે ને અને મારી નૈયતમાં મારો વ્યવહાર સરખો હોય બધી રીતે હોય અને એ વ્યવહારમાં પણ મારે જરૂર પૂરતો વ્યવહાર એના કરતા વધારાનો હોય તો કે બધા જોડે વહેંચવા માંડીએ આપણે શું કહેવાય એટલે જીવાનો પ્રકાર જીવવાનો પ્રકાર જીવવાનો પ્રકાર બધી વસ્તુ હોતી જોઈએ ને વસ્તુ વગર હોય છે અને મોટા મોટી વસ્તુ પેલા કાવડિયા એ મોટું કારણ આજે એનું ધોરણ છે ને મોટું મોટા મોટું ધોરણ છે ને એટલે તો શાસ્ત્રોમાં એને અગિયારમો પ્રાણ કયો છે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 પરિવર્તનશીલ છે પરિવર્તનશીલમાં શું ઓપિનિયનમાં રહે હું ક્યાં ક્ષણે ક્ષણે પરિવર્તન પામે જ કરે છે પણ આજના કર્મોને બધા પ્રકારો એવા છે ને કે એકમાં એમાં જે ચીકા ચિકાસપણા બધા છે એ ચિકાસપણા બધા એની લાઈફ બહુ લઈને આવે છે બધા એનું લાઈફ સમજ ને આપણે એને લાગ કહીએ પણ એની લાઈફ તો ખાલી થતી જ જાય છે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 જેટલી એક્શનો કરી નાખું પણ આપણે જોવાનું એક્શન આવ્યું એટલું તો સમજી આપણા હિતમાં પાછું આપણે કોઈના પર ઉપકાર નથી કરતા પરંતુ આપણે આપણા ઉપકારી ના થઈએ તો પછી બીજા એના પર ઉપકારી ના થવાય સચિદાનંદ કોનો છે આ ખરો ખરો ખરો અહીંયા જો છોકરાઓને આટલું જ હોય પણ કેટલા પુણ્યશાહી આટલા બધા છોકરાઓ માંથી પુણ્યશારી છે જામી ગયેલી ને એ ડિસ્ચાર્જ થયા ખરે છે એટલે કાળજી રાખવી જ પડશે આપણે રોંગ બિલ્યુ છુટ્યા એટલે કે આપણે છૂટ્યા લઈ લઈએ છીએ તૃપ્તિ થઈ બધું થયું પરંતુ પછી બધા ઉતાવળ થાય છે કે આવું થયું અરે આ કેજાય એટલે એમાં જરા ઉતાવળ થઈ જાય પડીએ છીએ બાજુ પણ વ્યવહાર તો એની રીતે આવેલો છે ને એને એની રીતે ફેસ કરવો જ પડશે ને તમારે એમાં કુદંકુદી નથી ચાલતી કોઈની એમાં અક્રમ નથી ચાલતો એ બધું ક્રમબદ્ધ અને ક્રમબદ્ધ પર્યાય જ આમ ભગવાને જે વાત કરી તે છે જ્યારે નિશ્ચય પ્રાપ્ત થયો હોય પછી બાકી વ્યવહાર રહ્યો હોય તેના માટે ક્રમબદ્ધ પર્યાય કયો છે પરંતુ સંયમધારીઓને સાધુ પુરુષો એના માટે છે એટલે આ પાંચ મહાવરત આપ્યા એટલે હવે તમે ક્રમબદ્ધ પર્યાયમાં તમારા શરીરના વ્યવહારથી તમે સાધુપણે આવી જાઓ આખું આચારાંક સૂત્રનું કહ્યું શું કહ્યું એના માટે ખાસ એક અંક છે ને બહુ મહત્વનો અંક છે બીજું તમે પૂછ્યું છે ઋણા દીકરા તો એના ઘરમાં એ તમે જે ઘરમાં રસ કેટલી વસ્તી દાદા એ કહ્યું આરામથી મળશે આવો અવસર ક્યાંથી મળશે બધું બહાર નહી જવાબદાર નહી કશું જ નહીં છોકરાઓને આવ્યા છે બધા બધા સંસ્કાર છે ને આપણા બધા એવું એટલે એ બધો આખો ડિસ્ચાર્જ ભાગમાં જાય ડિસ્ચાર્જ ભાગમાં ખરું નથી માલિકી ભાવ ડિસ્ચાર્જ માલિકી ભાવ ખરો એની તો માર છે સંભાળ નિકાલ શું કામ કર કોનો કરવાનો હા અહંકાર ડિસ્ચાર્જ થાય છે આજે ડિસ્ચાર્જ અહંકાર ખરો બધો છે નહીં તો શરીર ના હોય ને શરીરનો અહંકાર ડિસ્ચાર્જ અહંકાર કહેવાય આ શરીર ચલાવનારો છે તે ડિસ્ચાર્જ અહંકાર આખો નહીં તો શરીર જ ના હોય ને એના અગર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 આ તો દાદાએ તો બહુ સારું સમજાયું છે ને મારા તો પાર્લામેન્ટ્રી સિસ્ટમ છે આપણી છ ભાગીદારોની કેટલા છ ભાગીદારોની પાર્લામેન્ટરી સિસ્ટમ છે કોઈ ભાગીદાર પોતે દાવો કરી શકે જ નથી આ સર્વસમર્થ છે ચેતન તત્વ છતાં એ દાવો ના કરી શકે બોલો અને પૂદગલ છે એ દાવો કરવાનો સ્વભાવ જ નથી એનો પણ એ દાવો કરી બેઠો એટલે કે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 જે દેવા ભેગું કરી દીધું એ ચૂકવવું જ પડે કોઈ છુટકો નથી એમાં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 ભગવાનને શું કામ જન્મવું પડે ભગવાન જન્મે એવા છે કંઈ ના ના ના ના એ બધી વેઠ એમને ભાગ ના હોય કોઈ દડો આ તો આપણા જ શું એટલે કે દેવું જન્મ્યું આખી જિંદગી એ કરો હું પરંતુ એને જ ફાઇલ કઈને બધી સંભાળ નિકાલ આપણે એકલા શરીર હોય ને તો તો સવાલ નહોતો પણ એકલા તો કોઈ રહી શકતું જ નથી ને ના મારે એકલો જ ક્યાંય કેમ કરી રહીશું કોઈ એક જણ તો જોઈએ જ મારી જોડે કે છે એક જણની જોડે બધું સાથે આવી જાય કારણ કે હિસાબ જ એવો શકો દાદાએ આપણને નથી સમજાવ્યું એક સ્ત્રી જોઈએ એમાં આખું બધું અને બહેનોને એવું કે ભાઈ મારે જોયું તો પતિ બહેનો તો ખરી જ વાત છે ને હમ સીધી વાત છે બધું જોડે આવે માગ્યું નહોતું હોય આવે એટલે આ બધું પૂતગલની બાજી છે નરી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 શરીરથી ક્રિયાથી કામમાં લાગે એવું કામ નથી કહેવાતું દિલથી દિલથી સમજાવ્યું ને એટલે દાદાએ એને ઓબ્લાઇઝિંગ નેચરું સમજાયું તો છે જ આપણને એટલે આપણું દિલ એ દાદા મળ્યા ને એમનું મોટા મોટી કૃપા આપણે બધા પરિકત છે શું કહ્યું ઓબ્લાઇઝિંગ નેચર એ ક્રિયાથી નથી હોતો એ દિલનો છે નેચર શું દિલનો ભાવ એને ત્યાં આગળ તો ભાવ આવ્યો આખો ભાવ આવ્યો એ ભાવનું સ્થાન દિલ છે હૃદય ત્યાં આગળ છે અને ત્યાં તો આપણે આ સ્વભાવ જાગ્રત થાય છે અને પૂદગલ પૂદગલના સ્વભાવથી સમજાય તેમ આપણે જાગી જઈએ છીએ એ લેવલે પરંતુ આજે આપણે આ સ્થિરતા નથી રહેતી અને અસ્થિરતાએ જેટલી આવી ગઈ હતી જમા જમા થઈ ગઈ ને એમાં એ રીતે જન્મઈ ગયું બધું એમાં આપણને આ કમળ ઉગી ગયું આવું કમળ્યું અને એમાં આ લુલી બહુ વસ્મી છે લુલી જ્ઞાની નહી બધાને કોઈને છોડે નહીં કોઈ બોલામાંથી છટકી શકે એવું પણ જેમ જેમ આપણી જાગૃતિ વધે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 એટલે દ્રષ્ટિવાદ જ આખો વિચ્છેદ થઈ ગયો હતો એમાંથી દાદા ભગવાનની કૃપાથી દ્રષ્ટિ એટલે પછી એ ના હોય એટલે બધા કવિઓ લેખકો વિચારકો બધા દ્રષ્ટિસૃષ્ટિવાદ બહુ એના પરથી આવું કરી દે દ્રષ્ટિસૃષ્ટિવાદ એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એટલે પોતે પોતાનું સર્જન પોતે ચલાવવાના અને એવું હોય તો જ આ વિશ્વ અને આટલું બધું ભાત ભાત વાળું તમારું છે એટલે લાગણી ને અધીન આપણે આધીન પણ રહી છીએ લાગણી તો હોય માણસે બધા જીવ માત્ર બધે હોય વનસ્પતિને હોય છે ને પણ એ બહુ નિમ્ન કક્ષાની છે નિમ્ન કક્ષાની સામાન્ય પણ આપણે કોઈનો ભેદ ના કરી શકીએ ને આ અજ્ઞાની સૌ કોઈ એવી રીતે ના જોઈ શકાય આપણાથી આપણે તો ભગવત સ્વરૂપ જ જોવું પડે એનું છુટકો જ નહીં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 એનું જીવન જે જે જાય જે એના ભાગ્યા આવે તે રોલથી કરે કરવા જ હતું પરંતુ કર્યા પછી જે તેને પરિણામ આવે ને ગમે તેવું આવે તો એને ભગવાનની કૃપા સ્વરૂપે સ્વીકારી લેજે એટલે ભગવત સ્વરૂપ ભગવત કૃપા એટલું તું રાખ્યા એ મોક્ષે નીકળી જાય સીધો ચાલ્યો જાય પણ એવા રણ કે કોણ કેટલા રહી શકશે રહી કેટલા શકે સતત હા ચાલે નહીં એવું મોટા સંત પુરુષો થયેલા મધ્યકાલીન માં જીવનનું એનું ગયેલું આજે પણ આજના કાર્યજી કોણ છે કોણ છે કોને બોલો બે બોલો બધાને સમળાય ચાલુ કરી આપો ભાઈ આમ હાથ મારી જો સંજોગ આવ્યો અરે આવું ક્યાં રેતી એટલું આપણી સમજણ ખીલે પછી એટલું તમારે અંદર તૈયાર થવાનું પાછું એ સંજોગ જોડે સંજોગની જોડે આપણી ભાષા હોવી જોઈએ ને પાછી હા અને સંજોગ માત્ર પૂદગલ હોય સંજોગ માત્ર અને આપણે અસંયોગી આપણો સ્વભાવ અસંગ છે પણ સંજોગો અને બે જોડે જોડે છે સંજોગ હોય નહીં તો પેલો અસંગનું વેલ્યુ જ નથી કશી એ સંજોગ જોવાનો શું એક બાજુ પડી ના જવાય કોઈ કોઈ પણ સંજોગમાં એવું એટલે કે સંજોગોની હાજરીમાં હું સંયોગો છું એવું આપણને ધીમે ધીમે ખ્યાલ આવે એકદમ તો ના આવે ને અંત પડે છે બધું સારું છે પ્રગતિની નિશાની છે એ આપણને ભૂલ દેખાય છે પણ હજુ એવો વખત આવે કે અરે સુધા શું આવું સીધી થઈ જાય એવું આપણને કહેવાનું હજુ ચાલુ થાય તો ઉત્તમ કહેવાય આપણે બીજા કોઈ વડે સુધારે આપણે સુધરી જઈએ તો શું ખોટું હા જગતનો સ્વભાવ છે એકબીજાને સુધારવાનો અને સુધારે ખરા બગાડો બગાડો એવા છે ને કોઈ બોડાય છે પરંતુ એવો છે એવો સ્વભાવ એવો જ બધો અને જગતમાં જીવવાનું છે આપણે જગત એટલે તો આપણું શરીર મન એને જગત કહ્યું પછી બીજું જગત આ છે તો જગત છે ને જગત આવ્યું કંઈ સમજી ગયા એ બધું આપણે આના પર આવી જવાનું અંદર અંદરથી જીવી જવાનું ખાસ કરીને પછી અમુક સમય પછી બિલકુલ બંધ થઈ જાય તો એને શું સમજવું દાદાજી એ સારી વાત છે એટલું શાંતિ થઈ આપણને શું સારી વાત છે એ તો એટલી સ્થિરતા થઈ સ્થિરતામાં બને એ તો તમે તો બધા પાછી જય સચિતા कारण के आप अभ्यास जूनो ऊंधो एने अभ्यास स्वरूप रही है शुभ थे स्वरूप अभ्यास लेवा अभ्यास की प्रक्रिया समझे हाँ कोई वक्त न ओ तो फरती है तो फरती है अभ्यास अभ्यास चालू रहो अपो यमें अभ्यास बीजू कहीं अभ्यास वर्तमान में जीव કૃષ્ણ ભગવાન આવી રીતે જ્ઞાની પુરુષ બધા રહેશે જ અને આપણા મહાત્મા બધાને મોટે ભાગે હોય છે જ નથી હોતું એવું નહીં પણ આપણે પોતાના સ્પેશિયલ આપણું બધું આવ્યું હોય ને આપણે આપણે નિકાલ કરવો પડે છે અંદરથી અને બધે વ્યવહારમાં જોડે જોડે આવ્યું હોય ત્યારે પછી આપણને બહારથી સમજાય કે હવે જોડે જોડે બધા કેમનું રહેવું આ હમ એટલે આપણા જે સંભાવ નિકાલ થાય એનો આપણે કયો લાભ નથી આપતા કોઈને પણ એનો જાય એનો લાભ ચોક્કસ થાય કુદરતનું આ તો બધું બહુ સંચાલન છે ને આખું કુદરતનું જ સંચાલન છે આ કોને આપ્યું છે ઓહો બિનાલી અઢાર વરસ કોણ છે અચ્છા અચ્છા એમાં સુરતથી છે હા જન્મથી તો દાદાજી પણ બકરા તને બેન તું મને મળજે અને આપતા પુત્રો છે જે અહીંયા કેલંબુ જવું અહીંયા વડોદરામાં જે હોય તેને વાત કરવી તારે તો તમને બધું માર્ગદર્શન આપશે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 કેમ કરીને આપણે આપણી ભૂલો સુધરી જાય ને આ બધું નીકળી જવાય સમજ્યું એને જ્ઞાન નથી લીધું લાગતું લીધું છે ને એ તો તને ખબર છે તો તો મળજે પણ તું અહીંયા હા જા આ પુલીલા છે વડોદરામાં વડોદરામાં ચાર પાંચ આપતા પુત્રો છે આપણા આ ડૉક્ટર શૈલેષ આનંદજી છે આપણા એમને જેને જ્યારે ટાઈમ કેવો હોય ને ફોન કરીને પૂછું કે આપને જો સમય હોય તો હું મળવા આવી શકું આમ પૂછવાનું આપણે તો કે ક્યારે આવવું શું કરું એ બધું ગોઠવીને જવાનું આપણે હમ પર કામ આવી રીતે કરીએ તો આપણને સારું જ રહે ને પછી આ બધી ઊંધું છતું એકબીજાનું અથડામણ કશી ઓછી થાય એમાં સમજાય ને હમ ચાલો છે કોનું એનજેના નલિનભાઈના બા કાંતાબાનો દેહ વિ તો પછી આપણે એમના માટે પ્રાર્થના કરીએ આ નલિનભાઈ આપણા સિનિયર મહાત્મા છે ન્યૂ જર્સીમાં છે અમેરિકામાં અને એમના મધર મેં એમને કહ્યું એને ઘરે ગયો તમારા ઘરમાં જે પુણયથી તમે બધા આટલા સુખી જીવો છો ને બધા આખું કુટુંબ પરિવાર મોટો બધો દીકરી તરફનો દીકરાઓ તરફનો પોતાનો બધો જ એ તમારા મમ્મીની પુણય છે એ બેન બહુ સારી હતી ઘરમાં કોઈક એવું હોય ને એના આધારે બધું જ ખેંચી જાય હમ એમાં એ કાંતાબાઈનું નામ તે આપણે આંખો બંધ કરો એ કાંતાબાઈ નામ છે ન્યૂજર્સીમાં નિલિંદભાઈના માતાજી એમના અત્યંતિક કલ્યાણ માટે પ્રાર્થના કરીએ આપણે મંદિરથી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 आश्चर्य सुंदर निकले वचन रूपी अवरूप बहुत मजा नुद्धात्मा शू कही रूपी तो पुदगल सूक्ष्म बदीज रीते सूक्ष्मता से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 આપણી ભૂલો જે એ મૂળ કારણના મૂળમાંથી જ જાય એ જ કે જે આપણી જાગૃતિ વિકાસ થાય એટલી ત્યારે એ સંસારના કારણોનો ટોટલી નષ્ટ થઈ જાય એટલે તે વખતે પૂદગલ અને શુદ્ધ ચોખ્ખું થઈ જાય પરંતુ એના માટે એવું શરીર જોઈએ એવી શરીરની તાકાત જોઈએ ક્યાંથી કાઢો એ તો કર્મો કર્મો જ કાઢે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 હિરણ્ય ગર્ભ કહેવાય છે શાસ્ત્રમાં બહુ વખાણ કર્યું છે અને હિરણ્ય આ વેદાંતમાં બહુ એનું વર્ણન છે સાંભળ્યું એટલા કારણ કે એમને તો બધા અભ્યાસ હોય બધા બહુ જબરજસ્ત આખી લાઈફ ગયેલી એની બહુ ખુશ થઈ ગયા એમ આદિત્યનારાયણ સૂર્યનારાયણ ને સવાર પૂજા કરીએ તેમાં આજ છે હિરણ્ય વાત બધી પણ એ વેદાંતમાં બધા ઋષિઓ એમના લેવલે પહેલી સ્થૂળ હોય સ્થૂલ એટલે કોઈ પણ આ પોઈન્ટ કરી શકે પોઈન્ટ આઉટ થઈ જઈ શકીએ કહેવાય સમજાયું ને આ વાણી એકબીજાના વ્યવહારથી કોમ્યુનિકેશનમાં એકબીજાના એ છે એને એ સ્થૂળમાં જાય પણ વાણી સ્વભાવથી સૂક્ષ્મ છે પણ એ સ્થૂલ સૂક્ષ્મ છે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 આપણે કોઈને બનાવવાનું નથી કશું પણ એ શબ્દમાં બળ જ એવું હોય છે વાણી શું બધું એવી રીતે એટલે કવિરાજને બહુ સમજાવ્યું હોય તો એમને તો કુદરતી બક્ષીસ છે આખી એટલી બધી એટલે શું શું સરસ્વતી વાણી ઉપર છે ને મંદિર બે લાઇન તો બોલો અને બોલવાનું તો તમે બે લાઇન તો બોલો એ તો બધું ખબર તમારે કહેવાની જરૂર નહીં એ તો ગોળી નાખેલું છે કંઠેથી ધીરાજો હે દાદા કંઠે ધીરાજો હે દા ઉજરાઓ સવરી ભાષા ઉજરા સવરી ભાષા સન કેસ સરસ્વતી માતા કે સરસ્વતી માતા સુધરાવો મનવાણી ભાષા સુધરા મનવાણી ભાષા બોલી નાખો ને arad jo so. anubhav nutara karun ju anubhav nutara Jowaa uti putana jowaa avariya vaani nakacha o deva bani kathacha kanthe birajo heda મહાત્માઓ માટે મર્યાદામાં આવી ગયો જે અમર્યાદ છે જન્મ મરણના ચક્રવાથી લખ ચોરાશી ફેરા થી એ મર્યાદામાં આવી ગયો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 એટલે દાદાજી આપની હાજરી ત્યાં હતી પરંતુ સમય જેમ જાય તેમ અનુભવ નો વિકાસ થતો જતો જે આ કાળ એવો છે આખો તો છેલ્લા શ્વાસ સુધી થશે તો ભૂલો તો દેખાવાની રહેવાની બધી ભૂલો આ કાળમાં ના નીકળે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 એટલે પોતે વધારે ને વધારે આખા સ્વ કેન્દ્રિત થતા જતા જાય છે તો જ હળકા થવાય ને પણ ઇન્સ્ટોલમેન્ટ ચુકવવું એ ક્રિયા નથી એ સમજ સમજણ ની ક્રિયાઓ છે આ બધી અને ક્રિયા શબ્દ ત્યાં જ લાગે છે સમજણ એ એ તેમ તેમ આપણે દાપણ દયાથી નહી જીવવામાં દાપણ આવે છે આપણું અને સંસારમાં વ્યવહારમાં દયાથી રહેવું જ પડે માર ખાઈએ સંડું તો આપણને જરાય નહીં એટલે રાગદ્વેષથી મુકતા પાંચ આજ્ઞાથી જ આપણને જીવી શકીએ છીએ પાંચ આજ્ઞાથી રાગ દ્વેષ જે આપણે વિતરાગો નો મૂળ સિદ્ધાંત છે રાગ વ્યસ્તી તો શરીર તૈયાર થયેલું છે ના ગમતું નથી એ તો આપણું ના ગમતું સામે આવ્યું એ તો ત્યાંથી ટપાલ આવી ટપાલ ની ટપાલી એ તો આપણે આપણી ટપાલ છે બીજું કશું નથી અત્યારે બેબી આવી કોની ટપાલ હા મૂારી દસ પંદર સૂત્રો વાંચ્યા પણ બધા યાદ નથી પણ એક આપને પૂછ્યું બોલો બોલો ને તમે આવી જ છે આ સંકલ્પ શક્તિ છે પણ જીવડા ત્યાં હતા જ એ સમજવાનું છે એવું સૂત્ર છે એટલે સંકલ્પ શક્તિ એટલે શું સંકલ્પ શક્તિ એટલે આ મમત્વ શક્તિ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 સમજાયું ને એમાંથી આપણે જે શુદ્ધાર્થના દ્રષ્ટિ જોઈએ છીએ તો ચોખ્ખું ગમે તેવું વસ્તુ જો રાગ દ્વેષ વાળું પણ એ દ્રષ્ટિ ચોખ્ખી રહે છે તમારી એ તો બની જ શકે આપણી શુદ્ધાર્થના દ્રષ્ટિ બધું દેખાઈ જાય દેખાય એટલે પેલું કારની લાઈટ દાખલો આપ્યો એમને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 એવું દાદા અમારી જે પ્રક્રિયા હોય તો મને ઘણી વાર એમ વિચાર આવે કે શું હોય કારણ કે અમને તમે ટ્રાન્સપેરન્ટ લાગો છો છતાં તમે હમણાં એવું કહો છો કે અહીંયા બધી ભૂલો ખુલ્લી ના થાય એટલે એ એમ કોના માટે દાદા એ અહીંયા એટલે તમે હમણાં ના કહું કે અહીંયા બધી જ ભૂલો ખુલ્લી ના થાય એના માટે પૂરેપૂરો અને એટલા માટે વિતરાક છે એટલે આ વ્યવહાર કાર પણ વિતરાક છે પણ એ વિતરાકતા પકડાતી નથી આપણો વ્યવહાર ખબર પડે કરે આપડો ચાલવાનો સેટ કરી લઈએ સરખો પછી સરખા થઈ સરખા થઈ એટલે પ્રતિક્રમણ અર્થ જ એ અતિ એટલે ક્રમ એટલે નોર્મલ અને એમાંથી એકદમ બહાર નીકળી ગયા જરાક અને પછી થોડી વખત ખબર પડી કરે આ ક્યાં બહાર નીકળી ગયા જીવન જીવવાનું હતું અને આવી ભૂલ ફરીથી ના કરું મારી આજ્ઞા ભંગ થાય એવી ભૂલ હું નહીં કરું ફરતી પણ શક્તિ આપજો શુદ્ધાત્મા ભગવાન શક્તિ માગવાની પોતાના અંદર શુદ્ધાત્મા ભગવાન બહુ જરૂર નું છે તો જે ખીલે અંદર પ્રજ્ઞા છે તે તમારા ગુરુ બરાબર સ્વરૂપ પરમ ગુરુ સમજાય એનો હવે જે કોઈ એની પાસે આયુષ્ય કર્મ હોય પૂરું કરતું જાય સાફ કરતું જાય પોતાની પણ આમાં હું મારો નહી એટલું જ એ નિય બહુ નિશ્ચય વ્યવહારમાં કાચા છીએ આપણે જે વ્યવહારમાં પાકા થઈ ગયેલા ને એની વાત થાય છે દાદાજી ભૂતગલ બાજી અહિયાં ની પૂરી થઈ આ કાળમાં આજે તમે સિત્તેર ટકા જેટલું જીવી શકતા હો તો તમે સીધા સિમંદર સ્વામી બસ ચલા ચાલો દાદા જોડે જોડે ગમે ત્યાં જાવ તો જોડે જ હોય પણ સિમંદર સ્વામી એટલે છેલ્લું નિમિત્ત છેલ્લામ છેલ્લું બહુ કોઈ જેમ ત્રીજો જન્મ એટલે અહીંથી શરૂઆત થઈ ગઈ છેલ્લા જન્મની રાઈટાજી એટલે એટલું બધું ક્લીન ને ટ્રાન્સપેરન્ટ થઈ જવાનું થાય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 आ व्यवहार मूड़ियों ने बहुत ये, ये तो बहुत है ना नहीं परंतु मुख्य आ वस्तु आना पर भारख कहीं शरीर कशु कशु थवा तमने परंतु ऐसा काचा पड़े तार पीछे ये ना चा समझ नहीं व्यवहार तो जो संक्षेपाय मजा है तो संक्षेपाय वृत्ति बदी संकोचन पाए तो अंदर स्थिरता आई जाए समझाए એટલે આપણી વિસ્તરેલી વૃત્તિઓ છે બધી એમાં જાગ્રતપણે પ્રમાણે બધું નહીં સમજાયું આ થોડી વાત અધૂરી રહી ગઈ છે એ તો જામી ચાલે એવી બીજી વખત પૂછજો સોમવારે સોમવારે લઈશું આપણે લાંબુ ચાલશે પણ તમે ધ્યાન રાખજો તમે જરૂર હમ અમારે તો આ ગોડાઉન ખાલી રહે છે હવે બહુ ભરેલું બધું જેમ ખાલી થઈને ખાલી થઈ ગયું હવે ક્યાં એને ભાડે આપવાનું પાછું એને મેં ભાડે ઝુકબા આપીએ એને બીચાર અવકાશ છે જ ને ભાડે રહેનારો આકાશ તત્વ તો બધે જ છે ક્યાં એને રહેવા તો કોઈ આપણે ગડબડ કરે નથી કશું આકાશ તત્વ અરૂપી છે અને શુદ્ધાત્મા તત્વ પણ અરૂપી છે પરંતુ આકાશ તત્વ નો મૂળભૂત ગુણ શું છે અસાધારણ ગુણ જેને કહેવાય છે દરેક તત્વનો અસાધારણ ગુણ હોય કે એને અવગાહન એટલે કે સ્કોપ આપવો એકમોડેટ થવા માટેનો એ સ્વયંક્રિયા નથી એની એનું છે જેવી ચેતન શુદ્ધાત્મા શીખાય છે એના જેવું છે બધા તત્વોનું આવું છે ગતિ છે સ્થિતિ કરનારી છે કાળતત્વ છે પૂતગલ તત્વ છે આ તત્વ છે પૂતગલ જુદું છે આકાશ છે ચાર અને આ પૂતગલ અને આપણું ચેતન આ બેની રમતમાં જ આ બધી ભાજગ છે આખી દુનિયાની પેલા ચાર વિતરા છે બધા જ અને પૂતગલ ચેતન તો સ્વભાવથી વિતરાક છે પણ આ પૂતગલ વિતરાગ નથી હવે સમજાવ્યું એટલે પૂતગલ સહજ થાય એને વિતરાક થયું કહેવાય સહજ પૂતગલ તીર્થંકર ભગવાન તોનું કમ્પ્લીટલી સહજ થઈ ગયો ફૂલ એટલે વ્યવહાર આખો શુદ્ધ થઈ ગયો ત્રણસો ડિગ્રી કહે છે ને અને દાદા કે છે આ ત્રણસો છપ્પન પર આવ્યા ખરા પણ અમે જોઈ લીધું આખું કેવું પણ એમને પચ્યું નહીં કહે છે એટલે અમારું એટલું ચાર ડિગ્રી એટલે એટલા જ્ઞેયો જ્ઞે સ્વરૂપે ચોખ્ખા ના દેખાયા એટલે દર્શનમાં રહી ગયા પણ જ્ઞેયમાં એટલા રહે એટલું જ કહેવા છે પરંતુ આપણે એને લક્ષ રાખી અને જવાનું લક્ષ્ય રાખવાનું આપણી પાસ લક્ષ્ય મુંબઈ જવું છે પતી ગયું અને પછી ચાલવા મળે રસ્તો બધું સ્ટેશન આવ્યા તો જાય બહુ ચારું ટેવ હોય જાય પીલીન પણ જટલી પાછું પણ જઈએ આપણો વ્યવહાર બધો સમ્યક રીતે એવું આપણને હેલ્પ કરનારી અને વ્યવહાર માં હવે પછીનો દાદાજીનો સત્સંગ સોમવારે ત્રેવીસમી તારીખે આ જગાએ નવથી દસ રહેશે શનિવારની પ્રાતવિધિ મહાત્મા વત્સલ અને સ્મિતલ ભાઈઓ તરફથી દાદાલય ખાતે સવારના સાડા રહેશે આજની ગુરુવારની સ્વરૂપ કીર્તન ભક્તિ અને આપતોપુત્રોનો સત્સંગ સાડા પાંચથી સાડા સાત બાબુકાકાના ત્યાં રહેશે અને આજની પ્રસાદીના નિમંત્રકો સ્ટેન્ડ મહાત્મા મીનાબેન રામ મોહનભાઈ પટેલ ઉભા થઈ જજો શરીરબેન કેસે કોઈ કોઈ કે જ્યારે ખટકાય છે દાદાજી દાદાજી આજે મીનાબેન તરફથી પ્રસાદી છે જય સચિદાનંદ આ વસ્તુ મહાત્મા અને સત્સંગ સભામાં આ જે બધું બને ને એ આપણને હળવું જ કરે બધા વ્યવહારને હળવો કરે એટલા માટે સત્સંગનું મહાત્મ્ય છે બહુ જ આજે આપતો પુત્રો બધા ફરી રહ્યા જુઓ ને અને જ્યાં જ્યાં કેટલું એ થઈ જાય છે એટલે આપણે બધા પણ સત્સંગમાં ભેગા થઈએ જ્યારે આવું વડોદરા બું રેગ્યુલર સરસ એટલે ઘણી ખરી જગ્યાએ ગોઠવાઈ છે આ આ અને બે રીતે ચાલો જય સચિદા ચાર ફેમિલી ભેગા થયા તોય વાંધો નહીં આવે બધા શેર તો મોટું હોય એમાં શું વાંધો આવ્યો પણ આવી રીતે ચાલો દા ભગવાન ના અસિમ જય જયકાર હો દા ભગવાનના અસિમ જય જયકાર હો દા ભગવા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 સિિં જય જય કાર હો દાદા ભગવાન ના અસિંહ જય જયકાર